લાભકારી છે પણ આનો ફૂલ છે રીપો હીરો ઊંચો હોય ને ઊંચા પગાર બઉ અને પાંચ આગળ પાડવાની આગળ પાડ્યા છે આગળ આગળ दादा घटी गो लगे आया पी चार दिवस घटी गये कवर थी गये प्रगति है એ બધું ઘટવું બધું એવું હોય ને તે પ્રમાણે વિશાળ મારે નાખી પડી છે ભક્તિ કરી પણ અમને એમ લાગે છે કે તમે લોકો બીજા વાળા પાસે બીજી વાર ગયો હતો ને ત્યારે એવું જ मैंने कहुटी साइन कर मोकलाविमे ना पासी પછી એને પૂછ્યું કે શું કારણ છે દાદાજી દાદા ભગવાન ની હાજરી માં ભરતભાઈ કેવી રીતે એ તો ગમે કેવું દાદા યાદ આવવા જોઈએ ના હોય તો ગમે આપણને અને એ વિ ના હોય તો આપડે આરમ વિચારો બધા મન થઈ જાય જો કરે નુકસાન થાય જીતી જાય ના થાય જોઈએ તો એ તો આખે જોઈએ તો આખ મિસ્ત્રી પાસે જીતી જ પડે કરતા કરતા રાખે પછી વધારું તો પછી દુઃખ જેવું છે જ નઈ દુઃખ તો હોતું છે આ વ્યવસ્થિત જગત માં દુઃખ હોતું જગત છે કોઈ ગુનેગાર નથી ગુનેગાર છે ત્યારે સમજાયું બને છે મેં ના ભોજો ના છોકરા ને છે આપડે તો છે અંજલી ની વિઘો કરો પણ તે ગમે એ જીવન સુધી જશે ને પછી બીજા છે પછી બઉ સારું પડી જાય આ જતો વાર લાગે ઘણા અવતાર થાય બધા હા સુધી લખડ વાર માં ખરાબ રહો મન મન મન સૈ તા ગુણે ગતિ ગુણે ગતિ માં ચાક ચાક ગતિ આતો અને એમ લાગે કે ઉનકેમ ગુણે ગર દેવ લાગે જાકે દુનિયા જો દેહ થી ઇસ્તે માં એ એક તો મને માની વેત ઉનકેમ ગુણે ગાય એટલે છે એ કે એ જ સતે કંઈક બોલા છે તો બોલલો પૂછતો દાદા મારો એક મોટો પ્રશ્ન છે કે ત્રણ ત્રણ મોટા માણસ હોય તો મને એક માણસ કઈ હસીન લાવે આપડે હસીન ભાગી લાગે ભાગી નાખ્યા ને મોટા એટલે શીંગડા ત્યાં જોયેલા સિંગડા સમજ્યો અરે જોરદાર સિંગડા નાના ને તો ભાઈ વધારે જેમ આવે ની હમણાં ભરાવે તેનાથી આપડે તો સંગીપતિ છે રસી ભાઈ પછી એમ લાગે પેલો ચીંગળો બરો ના ભર્યો ગણપતિ મહાત્મા નઈ ચીંગળો ગાય જાય લાગે તૂટી ગયા ના ટપલા એ જુદા ના લાગે તો મારે બંદૂક મારે તો એ ચાલુ કહેવાય ચાલુ ચાલુ To you. You must લખી લીજે યર નેમ નોટ યુ હોય If money from body and soul, you know, inside soul is God. Mm -hmm. Let us read the things to separate things let us <laughs> see. You don't understand the question everyone takes us to talk. He takes every one hand and he comes with it. The more we want is is we're not taking them, this means we didn't have problems. and we're not saying that. બે ઇ મને लौकिक तो बहुत पड़े अलौकिक जाते तो शांति लौकिक जाने तो हजी भ्रांति मै ने कल्पित है आ सुख कल्पित है सुखक लौकिक ऐसी दूर कई जव કૃપા ઉતરે કારણ કે છવ્વીસ વર્ષથી આ શરીર ની અંદર રહેતો નથી છવ્વીસ ના વર્ષથી માલિક નથી એનો તો એ કૃપા ઉતરે નથી ઉતરે કેવી રીતે બે લાખ નો દાવો મળવો તમારે બે લાખ ડોલર નો દાવો મળવો શું કરો તમને ચિંતા થાય તો એક બે લાખ નો ડોલર દાવો મળવાનો એ ગેરંટી હાથે બધું કરું કારણ કે માણસ ચિંતા થાય કેમ કેમ કે માણસો છે બુદ્ધિ ડેવલપ નથી બુદ્ધિ ડેવલપ જ નથી આ બુદ્ધિ ડેવલપ છે ને ઊંધી બુદ્ધિ વિપરીત બુદ્ધિ સાત બધી પોતાનો નાશ નોતરે એવી બુદ્ધિ બુદ્ધિ ને ડેવલપ થયા બધો ફોડ પાડી નાખે બુદ્ધિ જઈ શકે છે શાંતિ ભોગવી શકે એટલે બુદ્ધિ ડેવલપ થવું જોઈએ બુદ્ધિ જ ક્યાં છે કોઈ મેં તો બુદ્ધિશાળી હતા જોયે નથી કોઈ જોકે મારામાં બુદ્ધિને છોંટાઈ નથી અને છતાં મેં બુદ્ધિશાળી જોયે નથી મારો બુદ્ધિ એક સેન્ટ પણ નથી બુદ્ધિશાળી બઉ બુદ્ધિ કોઈ જગ્યા નથી એ બધું એ રીતે બુદ્ધિ તો આવે તો અત્યારે જે ઉભું કર્યું બધું એમને વિજ્ઞાન શક્કો કરી એથી જ ભય દુનિયામાં વ્યાપી ગયા કેટલાય વર્ષો થી ભય માં જ દુનિયા આને આને બુદ્ધિ જ કેમ કેવાય પ્રાણીઓ બુ નિર્ભય બનાવે અક્કલ વાળા ને જે નક્કલ કરી શીખેલા અક્કલ તે અક્કલ વાળા ને ચિંતા નકલ કરી ને અક્કલ કરેલી ચાલો પોતાની લો કશું થાય મારા મારી જખમદારી શું દુખ જ કેમ થવું છે કારણ કે તમારે ઉપરી જ કોઈ નથી વર્લ્ડ માં તમને ઉપરી લાગે છે તે જ તમને તમારી ઇન્ફિરિયરિટી છે છે ભગવાન ઉપરી લાગે છે તે તમારી હિંસુ રીતે એમ ખાઈમાં શું સ્વાદ આવે એમાં શું ખાતું હોય કોઈ માથે બસ હોય શું ખાવતું છે આપણને સુખ તો સ્વતંત્ર છે ભલે પાનની દુકાન કરતો હશે પણ સ્વતંત્ર થાય આ નોકરી કરે વીસ હજાર ડોલર પગાર મળે સુખ તો હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું ભગવાન થી પણ ઇન્ડિપેન્ડન્ટ થયેલો શું છતાં ઈગોજમ નથી કારણ કે મારો બુદ્ધિ હોય તો ઈગોજિમ હોય ને મારો સેન્ટ બુદ્ધિ નથી ને સેન્ટ ઇગોજ અને આ જગત કોને બનાવ્યું તમને શું લાગે છે યે સબંધ વિચાર નહીં કરે લોકો કેમ પાડવું અને સારી સારી રસોઈ કેમ બનાવે કેમ કરી કપડા સારા સીવાય એટલું જ વિચાર કર્યા જ નથી આ લોકો અને મકાન સારું કેમ બંધાય કરી દેશે ને લોકો પોતાના વર્તુલ એક ધોયું એક સરખમ ફરશે એટલા કરે છે આગળ ના વધુ આગળ બુદ્ધિ બુદ્ધિ બઉ કામ કરી શકે છે જો મારા બુદ્ધિ નથી જતા પણ હું એટલું મેં એટલું મેં હિસાબ કરી કાઢ્યો છે કે બુદ્ધિ ઘણું કામ કરી શકે છે હું લોકો છું બુદ્ધિ બંધ તમને કોઈ શું નામ તમારું રશ્મિકાંત રશ્મિકાંત રશ્મિકાંત રશ્મિકાંત ના લાયક માણસ છો એમ કે તમને લાયક કયા તો પણ તરીબિગડ ને ગેર શું નહી ખબર નથી આતું ને દરેક ને પોતાની ખબર તો હોય ને લાઈફ પોતાનું શું કહી રહી છે સાથી અસર થાય છે તમે જાણો છો મને મને અસર ગાર વડે નહી અંબાજી મુરજીબી તો મને અસર ના થાય તો મને અસર ના થાય એમ જાણસું કે અંબાલાલ મુરજીભી મારું સ્વરૂપ જ નથી હું પોતે જ નું મારી ભાન થી જ મેં લીધું તું હું આને જુદો રહું છું ચો હું જુદો રહું છું અને તમે તો તે જ માની બેઠા છે શું નામ કે છે રશ્મિકાંત રશ્મિકાંતુ પછી આપડે રશ્મિકાંત રશ્િકાંત માય ની પોતે શું કે છે કે હું જુદું નામ જુદું તો તમે કોણ છો માણસ પોતાની જાતું નથી શું કે એટલે કે માણસ પોતાની જાતને ઓળખતો નથી આપડું જ ભણ થાય ને તો બઉ થઈ ગયું એટલે શાસ્ત્રકારો શું કહ્યું છે આખા જગત ને કે આખું જગત ઉઘાડી રાખે ઊંઘે છે એવું શરમ વાત આપણને કે તો આપણને જરા ગુસ્સો ના ચડવો જોઈએ બરો કે આ લાઈફ આવી જીવન જીવી ફ્રેકચર કરી નાખવાની લાઈફ ઉઘારી રાખે ઊંઘે કે આપણને ધટકો ના લાગવો નથી છવ્વીસ વર્ષ થી એક ક્ષણ પણ ઊંઘયો નથી હું શું કે સાયન્ટિસ્ટ ગોડ ક્રિએટર તમે ના કેમ કહો છો ના નથી કેતો હું ના તો અમારે કેવાય છે એવું છે નહીં આ તો ભ્રાંતિક દેખાય છે ઉપર બનાવનાર બનાવનાર હોય તો તમારે ઉપરી પણ રહેવાનું જ કાંઈ એમ માટે ત્યાં આગળ મુક્તિ જ ના હોઈ શકે તો કહ્યું અને બનાવના કુંભાર નથી ભગવાન તો ભગવાન જ છે એટલે આ કાચ છે ઉપર રહે છે કઈ કોલમાં રહે છે ત્યાં એ પણ ખબર નથી એડ્રેસ આપશે ગોડ નું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન વ્યાયામ પર છે શંકા પડશે લાકડા ઘણા હરગાવે છે ભાન જ નથી બે ભાન પણ એ બોલી રહ્યા છે બધા શું થાય સાથે ભાન તો હોવું જોઈએ આ વર્લ્ડ કે જેવી તેવી વસ્તુ છે વર્લ્ડ બધા માણસો મંદિર માં એવું છે ને નાની ઉંમરના બાળ મંદિર બજાય પણ મોટી ઉંમર હજુ બાલ મંદિર જ નથી જોયું ત્યારે બાળ મંદિર જવું જ ના જવું પડે બધું બાળ મંદિરો છે બિચારા વૈષ્ણવ તળાવ માં રમવા જતો રહેશે તો આ ડૂબી મર્યા મૂ એના કરતા ફરવા દે ને ભટેકવા દે ને અહીં ભટેક કર્યા કરે આવડે રસ્તે જાય ને ગ્વાણી ની બળતી પેરે ફેર કરે હા અને એ સંતોષ એવી રીતે ફર્યા કરે કારણ કે હું તો આ દુનિયાનો ગુરુ કદાચ થયો નથી હું આખા જગત ગુરુ કરીને બેઠો છું આખા જગત શિષ્ય થઈને બેઠો આખા જગત ગુરુ કરીશ મેં સરસ ભાઈ ને હું કઈ ગુરુ થવા માટે નવરો નથી હું તો લઘુત્તમ પુરુષ છું શું છું દ્રષ્ટિએ દેખાવા માં લઘુતમ છું અને રિયાલીટી થી હું ગુરુત્તમ છું મારાથી કોઈ ઉપરી નથી વર્લ્ડ ભગવાને પણ ઉપરી નથી અને આ દ્રષ્ટિએ વ્યવહાર થી હું લઘુત્તમ સૌથી નાનો નાનો જીવ છું શું લઘુત્તમ ગુરુતમ હું તો ગુરુ ના થાય ગુરુ એટલે ભારે એટલે ડૂબે શું થાય ગુરુ નો અર્થ જ ભારે એટલે અવશ્ય ડૂબે એની પર બેસ ના પેહલા ગુરુ તરતા હતા એનું કારણ છું એ ગુરુ કિલ્લી રાખતા હતા આપણે પૂછીએ ગુરુ ગેલી ખબર ને ગુરુ સવા થઈ ગયો ગુરુ એટલે બારે સમજ પડે તેનું આ બધું બધું બગડી ગયું સાત બધે જણાતી હતા ચિંતા ચિંતા ज्ञान भाई ना सारा तब अत्य काम करो काम करता है तो बिजनेस आवड़त नहीं आ तो पूरा कई रोटला कर दड़ी रह खाएल तो हाँ रत्नागिरी मलती मरी होने रस काढ़ टेबल पर पथाड़े मारे બોત જોડે ભોંસલેટ થઈ તેમાં અહીં જાય ભોંસલેટ પડી હોય ટેબલ પર રત્નાગીરી પછી કરે નામ કેવાય આવીને મને સુધર્યા કેમ કેવાય કપડા પહેલા સુધર્યા કે સ્વતંત્ર થાય માણસ વર્લ્ડ માં કોઈ પણ નિર્ભયતા થાય એટમ બમ પડે પણ પેટમાં પાય ના હે એવું લાઈફ હોય છે આ જીવડે આ તમે ક્યાં આ રેગન મારી જોયું બે વર્ષ બે જા તમે જેટલું જાણી સમજી ગયા મારી વાત થી એમાં એક અક્ષર એના હશે રેગન બે વર્ષમાં જોઈ રહ્યા છે લાઈન ડેવલપેપ છે આપડો દેશ તો ભૌતિક માં અંદર ડેવલપ છે અનડેવલપ કે તમે તરત સમજી જાઓ શું એ ના સમજે વાત કરો પછી ત્યાં પછી ભોલતા ભોલે એવું કશું નહિ કે આમ ખુલાસો થશે તો था ना, है तो क्या है तो तम, बोलना आत्मा अमर बोले तारे जोड़े को તમને જે લાગે છે અરે આત્મા વાત નહી કરતો બીજું કોઈ વાત નહી કરતો કારણ જો આત્મા વાત કરતો હોય તો હું ઉઠું એટલે એજ વાત કરશે હું છું ને જે વાત કરતો આ જે શ્રોતા છે એ તમે પોતે છો અને હું જ્ઞાતા દસતા છું અને વક્તા ઓરિજિનલ ટ્રે હું બોલું છું જેમ છે ત્યાં સુધી તમે સીધ સમજ રક્પરેકર છે રક્ પછી મેં એમને કહ્યું બોલે ગરબા ભાઈ સાથે मैं बोलव तो आओ आओ बोली, बो बोली जो पहले अरेपन जीवड़ू के कोईप बोली शेज नहीं रीते बोली सके नहीं मै કેમ ન કેસ લડે છે કેટલી જવાબદારી થઈ ના ભાઈ તમને કેમ લાગે છે કોર્ટ પોતે જવાબદારી આપણા બસ જોડે તમે બોલો એ જવાબ પૂછે ત્યારે જવાબદારી પૂર્વક બોલવું પડે બે જવાબદારી ના બોલાય હવે એક લાખ જવાબદારી પૂર્વક બોલવાનું હોય તેનો અડધો પોણો કલાક તો આપણે આપને વિચાર્યા પછી વાક્ય બોલે વિચાર વગર બોલાય નઈ એક વાક્ય પણ આ તો આ કઈ વાત કામ નઈ આગળ બગડશે ટાઈમ બગડવા બંધ કરી દે આપડે એટલે કે એવું નથી આપડે આ રેડિયો નથી તમારે વાગ્યા કરે હું તો એલર્ટ છું જે કઈ પૂછ્યું છે એટલે તમે આવો ફર કાલ કાલે પંદર આવું હું તમને હા પછી આ શક્તિ એકદમ જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થશે સ્વતંત્ર થાય ઉપરી કોઈ હોય મનુષ્ય દરમ જી મનુષ્ય હોય તો મિસ્ટેક આજ ઉપરી ના હોય તો કાઢી આપું છું અને મિસ્ટેક તમારે કાઢ્યું શું નામ કે છે રશ્મિકાંત રશ્મિકાંત હું રશ્મિકાંત છું એ છતે સ્ટ્રોંગ બિલીફ તમે આ રોંગ બિલીફ કે તમે તો રશ્મિકાંત તમારું નામ છે પણ તમે નથી યુ આર નોટ રશ્મિકાંત તમને આ બેસી ગય છે તે રોંગ બિલીફ છે બીજી આ બાઈ નું ધણી થયું બીજી રોંગ બિલીફ છોકરા ને ભાર ધર્યું હનમા કાકો કેટલી રોંગ બિલીફો બેઠી મીઠા દર્શન અને રાઇટ બિલીફ એટલે સમ્યક દર્શન દિવાળી પતળી ઇસાઈલ પતર થઈ આ પચલ કર્યું નથી તમારે પતલ ઊભા થાય ને તો થાય છે પોતે જ જગત જ પથલ થાય લાણુક લેકો આડ્યો છે આખો જો એટલે નય ને આ પઝલ સોલ્વ કર્યા દી એક ફરો ફરી પઝલ હું ન થાય પછી પ્રોબ્લેમ જ બોના થાય એક ફર પઝલ સોલ્વ કર્યા દી ફરી પ્રોબ્લેમ બોના થાય કે દેવાલી દી પદલી સર ધ રા ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ વન રિલેટિવ પોઈન્ટ વન રીઅલ વ્યુ ફાઇન્ડ બાર રિલેટિવ પોઈન્ટ યુ આર સુનમ સે સાકર કેવા સાકર બોલે થાય એટલે ચાર વેદના ઉપરી જ્ઞાની પુરુષ ચાર વેદના ઉપરી કહેવાય કે એનું શું કારણ કે વેદ પોતે જ બોલે છે ચાર વેદ એ ભણી રહે એટલે બોલે શું છે કે આત્મા જો આત્મા અવડની શબ્દ થી વળવી શકાય નહીં અને આ શબ્દ તો શાસ્ત્ર તો શબ્દરૂપ છે કે આત્મા સુક્ષ્મતમ છે શાસ્ત્ર માં શિવ જ્ઞાની છે કે જે વેદના ઉપરી કહેવાય જ્યારે વેદના ઉપરી જ્ઞાનીઓ નીકળે પણ બધા બુદ્ધિશાળી જબરજસ્ત બુદ્ધિશાળી એક એક ની હરીફ માં પડે એવા શું હરીફ હારી ને તમને નાપાસ તમને પુસ્તકાલથી આવડતી કહું નહિ મારી જ ભૂલ કે પાસ ના પાસ કરવા નથી આવ્યો હું તો તમને તમાર કે સમજવું હોય તો એ સમજવા માટે હું વાતચીત કરી આપું પછી આ દુનિયામાં કોઈ કોઈ નથી હું તો કોઈ થયો નથી મારા ઉપરી કોઈ થતા હોય ચાલવા દેવું કારણ એટલે થતો હોય તો આપડે નાય કહેવાય હું નહીં થતો એટલે શું કરે ને શું કર ઘરમાં ઉભરી થયા કેટલી ઉપાધિ હોય તમે ઘરના મેન કેવા ઉપાધિ મેધલ થયેલું છે વિજ્ઞાન થી વિજ્ઞાન થી બહુ થયેલું શું भेगा थे तो वर वाले वातावरण तूटना तूटी पड़े बस आ बीते कोई, थे। कोई, कोई थे। करता आ जगत में कोई चीज ना कोई करता छाता कह छो तो निमित करता ખરેખર કરતા નહીં ખરેખર કરતા ચડી દે હે હું તો આ બધા ઉપરી શું છું નૈમિત કરતા કરતા નહીં એમ ના કહી શકો મેં કર્યું વાત ગમે ત્યાં થોડી કઈ આ લાભ ઉઠાવી લેજો જ્યારે તરફ સેલ્ફ ને રિયલાઇઝ કરી દીધું કે ઉકેલા અને પછી આત્મા નિરંતર 24 કલાક ભૂલાય નહીં આત્મા ચોવીસે ટ્વેન્ટી ફોર હિન્દુ ધર્મ ત્રીસ ચાલીસ જણા છે તે ત્રીસ ચાલીસ હજાર માણસો છે કે જે આત્મામાં નિદા ચોવીસે કલાક હવે બે પાસે આયા અહિયાં ઘર તો હું કઉ રોડ ઉપર બધા સુઈ જાવ તો ભૂઈ જાય આખો દારો રસ્તો જ ના બોલે શું કહે પણ એવું અમે દખાવ કરીએ નહીં સારા સારું અમારે શું લેવું છે કે અમારે કઈ ચમત્કાર કરવા નથી અમારે ચમત્કારને માનતા નથી શું કહે ઘણા કહે છે દાદા તો બહુ ચમત્કાર કરે અમે કોઈ ચમત્કાર નથી એ મારું સાથે સ્નામ કરવું છે શું છે એ સ્નામ કરવું એટલે હાથે જાય એમાં મેં શું કર્યું આમાં હાથડે થઈ જાય એમાં મેં શું કર્યું ત્યારે કઈ જગત આપે છે પુનર્જન્મ ની બાબત માં કશું કેશો પુનઃ પુનર્જન્મ ફરી સાયન્ટિસ્ટ્રાન્સમાં આ પુનર્જન્મ છે એની ખાતરી હિન્દુસ્તાન માં કોઈ મને કરી આપી નહિ આપડા લોકો બિચારા કરાવ પણ શું કે क्या एक जगह लड़िया छोरा एक छोरा कर एक छोरा करे जनता है जंगल जीवे खावा पीकजस्त पैसा ढोर ढोर करे खुटता नहीं आ बजीज बता बता ए लोग कहते ना आता भगवानी मर्जी आ प्रमाण भगवान धोई नाखे बात कहतेप्ट बढ़ भगवान कर એટલે પછી મને કહે છે તમે માનો છો માનો છો નઈ હું તો પ્રૂફ કરી આપવા તૈયાર છું વર્લ્ડ માં કોઈ પણ માણસ હોય તો હું ફૂલ પ્રૂફ કરવા તૈયાર છું પ્રૂફ તો સાયન્ટિફિક જોઈએ તમારા હિન્દુસ્તાન આપડે એ ના ચાલે તો આ લોકો સાયન્ટિફિક પ્રૂફ કરો એને સાયન્ટિફિક પ્રૂફ કરી દેજો ને એટલે પાંચ ચાર પાંચ રેવા તૈયાર છે જોડે મેં કોઈ સાયન્ટિસ્ટ છે પાંચ સરળ રેવા ફરશે એટલે તો જાણવાનું આટલી બધી વાત હોતી જ છે આવી એક જ રાખ્યો કે પુનઃ શું છે એની માટે જાણવા પ્લેન માં બેજી ગલી બધું બતાવી દે પછી ડિટેલ તું લઈ જઈજ તને ડિટેલ તમ ના આવડે બધાને બેજી ગલી બતાવવી જોઈએ તો બતાવી દે સમજી ગયો બધું મુસ્લિમો વિસ્ણ બધા સમજી જાય ભણેલા હોવા દે પણ શું પુનર્જન છે પુનર્જન ના આધારે તો આ બધું ડેવલપ છે બધું એ આફ્રિકન ફર્સ્ટ ડેવલપમેન્ટ શું કહે અધ્યાત્મ નું પહેલા પેલું ડેવલપમેન્ટ આફ્રિકન પછી વધતું વધતું છે ઇન્ડિયન પછી આ બધા વચ્ચે લાઈટ બધા લાઈટ કરતા તો પારસી ઊંચા મુસ્લિમો છ મુસ્લિમો કરતા પારસી ઊંચા બધું ડેવલપમેન્ટ જુદા જુદા લાઈટ કરતા તો ચીના ઊંચા શું કહે તે આમ જતું હોય એના જોવામાં આવ્યું તો પચીસ પચીસ ફૂટા પાડ પાર કરશે શું પાર હતું અને આપડા ઇન્ડિયન બગાડે કે ના લગાડે બઉ એટલે બધું ઇન્દ્રિયોમાં જ મસ્ત આ બધા આ બધા વિજ્ઞાન આંતરવિજ્ઞાન છે આંતરવિજ્ઞાન ભય જનક ના હોય ભય ઓછું કરનારું હોય બાહ્ય જનક વિજ્ઞાન ભય ને હોય શું એટલે બે સાયન્ટિસ્ટ કહ્યું કે આ તમારી નોર્મલ વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન એથી વધારે ના જોઈએ વધારે શું થયું પોતાની પોતાનું મરણ પોતે ખોરી કર્યું શું કહે કેટલું સરસ ઇન્વેન્શન કર્યું બાપા એ શું આકાશમાં રિઝલ્ટ આપો હવે શું રિઝલ્ટ પચાસ વર્ષથી લોકો દુખાવી નાખો તો બિન જરૂરિયાત તો ફન લોકોને સુખી કરે એટલા પૈસા વાપર્યા હોત અંદર ડેવલપ પ્રજા પૈસા વાપર્યા હોત કોણ પૂછે શ્રીમંત મા કોણ પૂછે આવો શ્રીમંત દેશ એને કોણ પૂછે શું કહ્યું દેવાથી દબાઈ ગયેલા બીજા દિવસો